ના રે કોઈ કરે તો કરે આર્જી તો મને સમજાતું નથી હરાઈ પડે એ સમજાતું નથી કે છે મને ના આમ છે એમ કરી ગપટ કરીને કે નારાઈ પડે આમ કોણ હું જમીન પર ગ્રોથ કરી નાખું તો કોક ગ્રોથ થઈ જશે ત્યારે દાખલા કોક થાય હું મારી સાથે આવી ગયો ખેતી ભૂલવાર ભૂલવાર પણ હાડે હું આમ છું ના પતી હોય ને હું પહોંચી વાળ ને બીજા ના હશે કે મારી પાસે ખુલ્લું કઈ નાખે મારી ગુરુ હું તો તમને એકલા તમે એકલા જ મારું મને વાંચતા નથી પણ તમારે પાંચ તમારી સાહેબ વાટું કરું ને અત્યારે કયા કરવું કરવી ભરે લાગે કે કડક રસ્તા ના રે તને ખબર નથી તું નથી ખરો લાગે છે ને ને કાગર નો આવ્યો જાત નથી કપટ આગળ કડક હોય કપટ ની સામે કડક હોય કરે ના એટલે તમારી જોડે તમારા ભી કપટ કરે તો તમે સામે કડકઈ થી રહો એની હટાવું પટાવું હા જે જ્યારે વધારે કપડું કરતા આદુ કો બડા નબળો આ માર ભાભીએ તારે ઘર બંધાયું નથી ઘર થી તો મતાવા છે એ વાત સાહ કોઈ જ ના કોડા ના ભઈ જ તો તો વધુ ચડી જાય ભલે ને ચડી જાય પણ એકવાર તારે તારા પડ્યો કધુ કી ચડી જાય દરવારી પર દેખા કોટી પડતી રહેતો છો એવું છે કે મને બોલે ને ભાઈ તારે ગાડો ડાકે ભઈ જ કનુ ભાઈ એવું કહ્યું ને કે ભાભી જોડે તમે બઉ કડક તો એ શું કનુભાઈ હાલવા નાખા પણ એમનું બે હજાર કે આપડે હજાર થી વધુ બરાબર આપડે બે હજાર આપવા કે વધારે આપણે આપડે હજાર થી ના ના થોડોક તો વધારે એમ કરીને વધારે બરાબર આટલો ખર્ચ થાય એવો છે તમે આવશો મેતા હું તો આપી માનું શું બોલી જાય મેં કહ્યું તમે કહો મને એસ થી કદાચ એને અંદાજ કહો એટલે કે આપડે બધું ને કે એમાં જરા આપણે કહીએ ખુલ્લા બંધ થી તમે જેટલા કહેવાય દવા આપીશું તો પછી બારસો કે જરૂર અને આપવા દે આપણે એ તો કે સાતસો માસ જમાડવાનું કે છે આપવા ખરે આપણે કેવાની ઘણું પછી આપવાનું પછી એવું આપણને ઓછી મેપડાયા તમડાયા તમ આવીને પછી લઈ ગયા નહી જે લઈ જતો તે ના રહી પછી કરીશું કે તમને આપીશું ને એટલે પછી લેવાયા હતા મને કહેતા એવું કહ્યું એટલે નથી આવી ગયા છે તમે કાચો આ કઈ જાય તો મારે કરવું કેવું પડે ને હું કાચી હું કાચી તમે કાતા સમજી ગયો સમજી ગયું બારે ખાતું દાદ બીજી રીતે બઉ સારું બધું આખું ગામ તાર ભાભી કોઈ જાત ની આબરુ ની કલંક ની ઉમરે હાળેલો અને બીજી મને શું કે ભી બહાર જતા હોય મંદિરે થાય ને પગની પોણી દેખાય કેટલું કે તો આટલા પગ ઉભા દેખાય ભાઈ ણી જતી એટલે બીજા ગુણો બહુ ઉત્તમ નઈ એટલે આપડા બનવા એમ કે આવું ઉત્તમ ગુણ છે માટે આપડે થોડી ઘણી ખર્ચા ખાઈ નહીં પણ આમને બીજા ઉત્તમ ગુણ છે એટલે એકલો દાદા પાણી આ તો પ્રકૃતિ ની પ્રચાર થાય તો તેનો ઉપાય છે કે સ્ત્રી ગમે એટલું જ્ઞાન માં કરવા પડે આધ્યાત્મિક તરફ હોય પણ એની મમતા ના જાય અમુક વ્યક્તિ કપટ એ જ મમતા સેરી ખબર છે મત મમતા સંરક્ષણ કરવા માટે ખબર છે અને પુરુષો મમતા નું સંરક્ષણ કરવા માટે ક્રોધ કરે બહુ ગોરી બહુ સારી સારી ઘણી સ્ત્રીઓ નો સ્વભાવ તડફળ હોય દાદા ઘણી સ્ત્રીઓ નો સ્વભાવ તડફળ હોય કેવા તળ ને પડ કરી નાખે અડફડ કરે એ તો સ્વભાવ છે સફળ ના જાય કપટ નો ભાગ હોય છે રક્ષણ છે તો કેવી રીતના જાય કપટ જાય બોલે થાય હર વખતે ખુલ્લું કેવા કરે બઉ ખુલ્લું કરે બધા તો લોકો અવડ્યા છે ચાલે દાદા પાસે તો થાય ને એટલે દાદા પણ હા એવું કરે તો કોઈ ઓ માનસે から પોલી બાજો તો એક બહેને તો બહુ દુઃખ હતો કે મને kaise મને જાદા બતાવો મત્યુ છે તમને એવું આપન થઈ જાતા નમ ના થઈ છે નહોતું આપો થઈ તમને કઈ તમને કેતા આપન થઈ જાતા કે kaise main એવો નિશ્ચય કરે છાપન થવાનો આ બેન ની જોડે મિત્રાચારી હતી ને બેન ને પણ મને એટલું બધું એ આવતો ગુસ્સો કે આવતો મારીશું આમ આપણ થઈ જઈશ કેચવા કહ્યું છે આવું થાય એટલે રીહ ના થાય કે આવું મોક્ષા જવું છે સારા સારું કઈ કપટ વાળું માણસ ને શું કપટ વાળું આ પગડી જાય પગડે ખરી પુરુષ મા પુરુષ પ્રગતિ ઓછી હોય સ્ત્રી પ્રગતિ વધારે છતાં પુરુષ ગણાય પુરુષ ખરેખર બઉ મો ના હોય ખરો પુરુષ મોહી ના હોય અને મોહિ ઇસ્ત્રી પ્રગતિ ભેગી થઈ હોય તો મોર ના થાય મારે જોડે રહ્યા પછી બહુ ચેરફાર પડી ગયા મોટા મોટા અમેરિકા દિવાળ દ્વારા નથી કામ લાગે તને કાઢી નાખવાનો માલ હે માં એને કઈ લાગે ઓર્ગેન લાગણી લાગણી ની ખબર મમતા મમતા લાગણી ક્યાં છે મમતા ને પાસે રામ ને ત્યાં લાગણી ભાઈ અંબાલાલ ની જ નહીં લાગણી મને તો શરીર ની લાગણી નથી થતી હા ડાક્ટર કે દવાની આવે દવાખાના પછી દવાખાના માં દવા આવવું પડશે ના હું તો કચ્છ જવાનું વ્યવહાર તો લાગણી બધાને વ્યવહાર માં જ રાખવાની ગઈ છે પણ તમે નીચે માં રાખી જવાની પડ્યા છે અને શું હા ડ્રામા માં ડ્રામા માં અંદર ખાણે જોઈ લક્ષ્મીજે સરમા શું જોવા ડ્રામા તો વ્યા કરીને શ્રી નામ નો ક્ષણ કરવી એને કપડ કીધું તમે પુસ્તક વાંચેલા ફોર પડ્યો ને ને એ સંસારમાં નિરંતર સમરસ રહેવા છતાં એ તો વ્યવહાર સંસારમાં તદ્રુપ રહેવા છતાં અડતો નથી રહેતા એ વિજ્ઞાન કેવું તદ્રુપ નથી વિજ્ઞાન કેવું તદ્રુપ એટલે સારી રીતે હા રોપ થી ખાજો જજિયા બજિયા જળેટી જુદા જુદા બનાવે ભેગું કુતરા ભેગું ના કર્યો જુદું જુદું કઈ ભેગું જુદું ખાય એક મનુષ્ય જ્ઞાન છે ને તે જોયું કઈ કારણ કે એને મને એમ થાય છે જીભે તું અઢી પડશે બીજી વાત પહેણ હોય તો કુચીને પહેણ છે તારું મોગ જાય નઈ તારું મોગ રોકડો એટલે આવું અભાવ ના હોય જવા પડી આવું વિજ્ઞાન ચિંતા ના થાય બધી રીતે સ્ત્રી ગભરા અંકાર કિતના બજેટનો રક્ષણ કરવા માટે એક મમતા છે મમતાનું રક્ષણ માટે વિધાયકની જેમી મોક તેના મોકવાના ધાર કે તે મે કહીશું કે તેથી કે દે પાંદર થાયલા મોળા પુછ છે છે કાલ દરમિયાન હતી છે એ બેગસાને તણા તન પૂરી થઈ ગઈ कंटा प्रकृति बने बजू नहीं, नहीं। तीर्थंकर વૈભવ સાથે મોકતો દાદા ના વિજ્ઞાન માં જ છે ને વૈભવ સાથે વૈભવ થય કરે પણ આ ખોટું છે એવું જાણ્યા જ નિરંતર એની પદે એને એ કરે કૂચા કરે તો શું ખોટું કરપટ ખૂચા કરે કપટ નાખું છે હું ખબર ના પડે આપડે બે વાન પણ થઈ ગયું તો ખૂંચા કરે એવું કે ચોરી કરે એ તો સમજાય પૈસા આમાંથી કાઢીને ચોરી નું કેવું દ્રષ્ટાંત ચોખ્ખું પડે છે આ ચોરી કેવાય એ સ્પષ્ટ સમજાવી શકે એવું છે તો કપટ નું સમજાય કેવી રીતે કપડ કરનાર પોતાને ખબર ના પડે આપતો સમજાઈ શકો ને તો કેવી રીતે સમજાવી શકાય નહીં હોય મારી બધી ગપતી નથી કપા એટલે શું સમજતા હોય પોતે હા એટલે શું સમજે પોતે એમાં રાત રાત પેલા મૂર્ખ બનાવે સમજી જાય કે એને મૂર્ખ બનાવે હોય શું પૂછતો હોય કેટલા વાગ્યા પછી આપડે બીજું કોઈ પુરાવું હાલે આપણે ગમાય દઈ હું એક બધી મારી શક્ય ભલ ભરા તારે છેતરું કે મને છેતરું છે ના તારે અમે તારું કલ્યાણ થઈ જ મને છેત કલ્યાણ ના થાય મુખ્ય કપટ પેલું ભોગવવાની બાબતમાં કપટ કીધું ને મુખ્ય ભગવાન સત્તા લગામવાની બાબત એટલે વિષય ને બરોબર બીજી શું થાય તો બ્રહ્મચાર્ય હેલ્પફુલ થાય ને એમાં બ્રહ્મચર્ય હેલ્પફુલ થાય તો બધી ભોગવવાની એટલે વિષય એક વિષય ને બધા વિષય બધાય બઉન ના બઉ દીપ ના બમને એવું નહીં માનતા આપે કહ્યું કે કપટ અને મો એ સ્ત્રી પ્રકૃતિ નું બંધારણ મોટ પાડો મો એટલે પોતે પોતે શું કર્યું મૂર્છિત થઈ જવું જેમ દાવડીઓ માંસ હોય તે વધારે દારૂ પીએ ને તારે કઈ આમ કાદુમાં હાથ ધાતો હતો વાર સર એમ પોતાને ખબર ના પડે પછી એને ઉતરે ત્યારે ખબર પડે કે આ ખોટ ઉતરી વા આવતા હોય ચંદુભાઈ બાબા ને મૂક્યો હોય મૂકી હોય પછી રસ્તામાં વેપારીઓ સાડીઓ બહાર નાખે બાર આમ કરે કેટલા પટેકો આવતો એટલે આવી જાય આપડે ઘેર આવી પૂછીએ તમ પણ આમ મન પર ના કસે પછી આપડે કોઈ કઈ લાગે છે ને લેવાતી નથી હા ચિત્ત તો આવી ગયું ધણી શું કરે પોતાને ભાન નથી કે આ બારી શકે મારે ધણી મારું દચાશણી બિચારો તે બાર ચલાવતા બધા આપી દે પણ આપણું બેલન્સ કેમનું ચાલશે એવું ભણ ને હોય ક્યારે જોખમદારી કઈ કેળી હા એ સાડી જેવી બધી બાબતો મૂર્ચિત કરે ને બીજી કઈ કઈ બાબતો મૂર્ચિત કરે ને સાડી મૂર્ચિત કરે એવું હરેક ચીજ હા એ લાવે છે લાવા જેવી છે હા એને શું કરવાનું શાક નથી થઈ ગઈ એ હું તો હીરાબા ને વારે કરી તમારે છે તે પ્લેન માં જવું એના જાત્રા કરી આવું પ્લેન તો રામ મારું ઘર મારું વાર બહાર સાચી બસ વાત જવાનું ના હોય ઘર સાચવાનું પણ બઉ મોટો તમને બધું યાદ કેમ રા ભૂલી નથી જતા કે હું એક પૈસો ના ભૂલું કે ના ખ્યાલ ના રે કઈ હું ક્યાપાર જાય ને કોઈક લઈ જાય નઈ પછી કહે નહી ગયું કઈ માય ખબર ખબર છે ફરવા તું કઉક નાખો તું પાણી પછી કઉક નાખો છોકરા છોકરા બંધ હોય છે કેટલા બધા પાતા હું જાણ આવો છો બઉ મોટો નોબલ તો કાઢ્યો નથી એમને નોબલ બનાવવાનો પ્રયત્ન જ નથી કર્યો છે सारा मै दुख नही कहते घंटा आवड़े बराबर तो ये हंकार बटू दे। <laughs> ना देखा पर पूछू भाई હોય તો મને યાદ જ ના રહે સાચી રાખે એમાં કપટ ક્યાં જાવ છો બાર આપે આ દિન પાછી આવ્યું છે બેન જતો નાટું હોય છે આપડે એમ બેન તો જવું નઈ સભા જશો ને ત્યાં સમાચાર થાય તમે કઈ ના આપો આવો આવું બધું સાહેબ મને અપેલ ભાઈ એ ના કયું એવું તો હા પણ ખરી હતી ગજબ નું દુનિયામાં હવે અગિયાર મુ આશ્ચર્ય इर्शा वेर नो प्रकार कपट क्या सात वेर, वेर वेर जो जो धनी नित्राचारी तो साब थे बहुत वेर ल तो वेर नो प्रकार ईर्षा वेर हम कपट क्या बधु कप સ્ત્રીકૃતિ માં ઈર્ષા નો પણ પ્રકાર હોય ને ઈર્ષા ઈર્ષા ઈર્ષા એટલે પુરુષો નહીં ભય ને સ્ત્રી ને ભય જેને ઓછી સમજાય કરું કે શું કારણ છે બુદ્ધિ ઓછી હોય ત્યારે ઈચ્છા થાય જેટલા મૂળખ હોય ને બઉ સારું હે વર્ગમાં શિરો નો બઉ ઇચ્છા આશા ઈચ્છા બઉ હે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ બધું બધું અભિમાન આ બધી મારી મિલકત છે માં, શું હોય આચાર એટલે જીતી જ રહેવાની શું હોય આચાર નિરાચાર પાપડે તો એ પછી બીજી એવું કી નીકળે બીજા જીતે જીતે માસ નહી આચાર એવું માસ નહી બંધના થાય પછી ગાય ખર હજારો નિરાશામાં અમરાશા શીખવા કવિ શીખવાયેલું હોય એકનાથાવા નથી ફરી નું કેવા એકનાથ ઠીક નથી લાલચ બહુ હોય રહ્યો એવી લાલચ બહુ હોય ને હાથમાં રમ જોઈએ એની પાછળ શું હે તો એનું કારણ શું હોય છે એનું એની પાછળ કારણ શું હોય છે એને બરે ત્રિવેદનગર એક વાર એરાગન હરતું છે કેરમત સારા તમે એ વાત પાડો બસ એવો મત પાડ્યો એને બસ ત્રિવેદનગર આપડે ને આપડે ને કડકાઈ રાખી હતી ને જરાક આ વખતે કડકઈ રાખી હતી ને ભાઈ ના એમની ઈચ્છા નથી સારું પછી આગળ આવે છે પછી કોઈ કહ્યું કે હા અમને હાથ ના આવશે એમ થયા દેખાવા માત્ર એમના માટે લાગણી વાવી થાય કે નઈ લાગણી થાય કે નઈ તમને કેવું માટે લાગણી વાગી થાય કે ના થાય કહીએ ને કેમતું નથી તમને ખબર પડે એમને નથી એમને તો બહુ અચ્છું લાગે દરેક ને બીઠું લાગે તમને કઈ દ્વારી ગયે ખબર પડે અને અમેરિકી ને એવું બોલતા અરે કાઢી ટોટલ ડ્રામા કાલે દીપક ને કહ્યું તું તમે મને તારા વગર ગમતું નથી આવજે તું આપડે એમ કહીએ પાણી ના પણ ખુશ થાય ગમેલા સમજેલા હોય ગમેલા સમજેલા હોય તો એક વાર કે ખુશ તો થાય મારું દાદા કે મારું બહુ સાચવે કેવા આવે છે મુંબઈ ની દોડતા ના ભાઈ એ અંદરખાત જાણે મારી લાગણી એ તો રાખવી પડે ને બધા ની લાગણી રાખી એવું કે એમ નીકળે નહીં સંસારમાં એમ લાગતું હોય કે બધા ને રિયલ લાગણી છે આ લાગણી ની વાત કરી પણ હું એમ કઉ છું કે કોઈ ને રિયલ લાગણી હોય છે દુનિયામાં નથી કર્યું ના ચલણી નો વાળું હોય ને ભગવાન પાસે બેસી રહેવા મળે છેલ્લી ના પડે અને મને ચલ્લી કોણ છે ચલણ હતું ચલ રાખવા નુકસાન છે ચરણ ના રેખાય તમે નેવું નહીં કરું એક દાદા વખતું નથી દાદા હું આવું તારે કેમ છે ને દાદાજી નથી તમે કેમ ગયા તામે તમને યાદ કરતા હતા તારે મૂકી જાય હું કઈ કોઈ હું કઈ કઈ રહ્યા છું દાદા સુખાઈ જાય સુખાઈ શું કામ જાય તમે દાદા નથી દાદા ઉકેલ જાય છે આનંદ હતો દાદા કોઈ સુવું થોડું છે આટલું કેવું થોડું છે સુકાય તો કોઈ નઈ દુનિયા કોઈ સુકાય કોઈ નઈ આ જે લાગણી વાળા છે ના એ જ મૂર્ખે બધું ઉપાધિ અમારી ભૂલ થતી હોય તમે વડોદરા મોટા સુધાર નક્કર તો છે નહી વેચાજ ચાર ના આવે નથી એક કલો વેચાજે ચાર એના આવે એના મનમાં મા નહી બેઠા ગયું